આવો આવો ભવ્યા બેન સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા છે રસ્તા વચ્ચે ઉભો રહી ને ઘડીક માં આમ ફરે ગમાં તેમ ફરે ઘડીક તેમ ફરે ગામ ફરે પછી જમણા હાથ સામે જોઈ કે આ જમણો ડાબા હાથ સામે જોઈને કે આ ડાબો આ જમણો આ ડાબો આ ડાબો આ જમણો વળી પાછો દિશા બદલી ને ફરી જમણા હાથ સામે જોઈને કે આ જમણો ડાબા હાથ સામે જોઈને કે આ ડાબો વળી પાછો દિશા બદલે ઊંધું ફરે ઘડી સવડો થાય અને કે આ ડાબો આ ડો આની પાસેથી માણસે પૂછ્યું અરે છોકરા આ શું કરે છે છોકરાએ કહ્યું દાદા આ કેવી નવાઈ ની વાત છે જુઓ તો ઘરડો માણસ તો કે કેમ રે એવી નવાઈ ની વાત છે પેલો ઘરનો માણસ કે ખરી વાત છે ઓ ભાઈ પણ તું ગમે તે બાજુ ફર પણ જમણો તે જમણો જ રહેશે અને ડાબો તે ડાબો જ રહેશે આવી હતી આ છોકરાની વાર્તા તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ભાઈ હવે હાલા વાલા કરી જાઓ જલ્દી જલ્દી સુઈ જાવ સપના કોયલ આવશે કાગડાભાઈ આવશે આવજો